મેલિક કઈ દે કોઈ માલિક છે નઈ આધારે કરતા કરો કયા આધારે નિમિત્ત ના આધારે સ્વતંત્ર બોલે કે મેં કર્યું વિષ્ણુ ને મહેશ ની જે કલ્પના છે પૂછ્યું હતું જે પેલા પંદર વાગ્યે બોલ્યો ભાવિશું મને ધ્યાન આપી દેવું મારા ભૂલી ગયા છે તમે આથી દસેક વર્ષ અમદાવાદ હતા દિવસ હતા નું નામ શું ગુલાબભાઈ પદ્માભાઈ પદ્માવતી પદ્માવતી બેન ગુલાબેન એ બધી વર્ષો કર્યો જ્ઞાન લીધેલું મોટા સંપ્રદાય મહાસતી હોય જ્ઞાન લીધેલું શું કરેલું ત્યાં ગોંડલ માં લીધેલું એટલે મહાસતીઓ દર્શન કહો એટલે બોલા મોકલ્યા કે અહીંયા આવે તો અમે દર્શન કરીએ અમી દેવાય કે તમારા એટલે ત્યાં ગયા એમને મહારાજ ત્યાં મહારાજ નતા એમના એટલે પછી મહારાજ આ ચોવીસ બોલાવી લીધા તો બોટાદ થી નવીનચંદ્ર ને બોલાયા નવીનચંદ્ર ને માત્ય એ શું કહ્યું કે દાદા ભગવાન આપણે આવવાના છે ને એ સત્ય જ્ઞાની પુરુષ છે એટલે આ સરળ ને એટલે એને પડી ગયો જ્ઞાની પુરુષ એટલે અમે તો આ બેઠા હતા કઈ વાત જ્ઞાની પુરુષ છે એટલે એના પરિણામ બદલાઈ ગયો નીચે બેસી ગયા એટલે મેં કહ્યું ઉપર બે જાઓ આપ જે વિનય કર્યો છે ને એ વિનય તમને મુખ્ય લઈ જશે જ્ઞાની કૃષ્ણ વિનય અને ત્યાં બધી પબ્લિક એ તમારી સરળતા શું છે પછી તો એ નહીં કે ના ના થોડીક વાતચીત કરો પુસ્તક જ્ઞાન તો એનું નામ કેવાય કેતારે જે જોડવાથી જ્ઞાપ ઉતારે એનું જ્ઞાન કેવાય જે વધારે એનું અગ્ન ની આરાધના કરી તમે તો ક્યાંક વધારે તમારું કહેલું કરો છો સસનથી કરો છો સસંગી પોતા આપણ છું અક્કલ નો કપડો ના હોય એવું મારા સરળ બઉ સરળ એટલે પછી અમને હૃદય હૃદય બેસેલા લોકો તેલ કાઢી દાદા પાસે દાદા પાસે હું જોવા છું ગુસ્સી મૂકીને દેવું છું કારણ અહી જયારે પગ નથી બરોબર બધે બેસે નામ પગથ્યામ ધોળા મુકાસે નહીં નહિ નીચે જવું મારી આવી ગયેલું છે गवान महावीर भगवान पक्षी जी आ तो मेरी चालीस हजार पचास वर्ष पब्ष प्रगटी पर छोटा चल रही है तार। तो से एम तो है बहुत चौपड़ी वाँचे संधवाड़ा न चला रजनीसिंह चौपड़ी वाँचे आ तो रजनीसिंह चौपड़ी वाचे टेप सांभे आप जो आप ज्ञानी पुरुष ने मलवा दर्शन करे ये लोगों ने गमत लगे एक मार सा तब अनुव घो प्रयत्न करुभव नहीं आचार्य धर्मचार्य आ कबूलात न करे, ना करे। જ્ઞાન જ્ઞાન નામ મિકાલત પણ હોય ને બરોબર આ નિલત માં ધર્મ ગુરુ તો એમ કે હું આમ બેસું એટલે બસ આત્મા પ્રગટ થાય છે તમને રિઝર્વેશન માણસ જીવતો મરી જાય એવું રિઝર્વેશન શિષ્યો નો દુરુપયોગ કરવો આવું સમજાય ને અમને કહીએ મા કલાકાર મુશ્કેલ પડી જાય એ જગ્યા તો આખી જિંદગી કાઢવાની મારી પાછું આઈસ તૂટે નહીં પછી જન્મ ટીપ અને ભયંકર દુઃખો સાથે હા ઊંધું શીખાયું શિષ્ય ગયો નારાજ ની બધી વાતચીત કરજે ખુલ્લા દાદાજી સિદ્ધુ ગર નું આત્મજ્ઞાન આપવા ત્યારે કેટલી તમારા ત્યાં બહારના લોકો ખાઈ જાય બહાર લોકો કોઈ જગ્યાએ બંધાયેલા નથી અને સૂક્ષ્મ બધા એ ચૈતન્ય આવિર્ભાવ છે અને છેવટે બધું એ રીતે માને છે અને જૈનું એમ કે એક એક આત્મા એકમ માને છે તો એમાં સાચું શું હશે હા શું માણસનાર બધી મંદિર માં ભગવાન દર્શન કરવા જવાનું રહ્યું અહીં ને ભગવાન જ છે ને બધા એ થંભે મે ભગવાન કે છે કે એ લખાય કે ભગવાન શું કે આ જમાત ને શું કેવું વેદાંત આવું બોલ્યા નથી બિચાર વેદાંત એવું કહ્યું કે ચાર વેદ ભણી રહ્યા પછી શું કેવરણ કરતા કરતા લોકો પૂછ્યું કે નહીં દુનિયામાં જ્ઞાની જે ચાર વેદના ઉપરી છે તે અને જે જમવા બેસતો છે ઘનચક્કર મારી નાખ્યા લોકો મૂળ ખ્યાલ એવો છે કે પ્રત્યેક આત્મા પરમાત્મા થવાની ક્ષમતા વાળો છે કોરું પેલા થાય અનંત આવડે ટુકડા કરી અનંત કોરાના થાય ભગવાન નું કો કાપી કાપી ટુકડા બનાયા લોકો શું છે કોને ભગવાન સરવામુશ છે શું છે જે માત્ર માં સરવાનું બુ એક બાજુ પડી અદ્વા ભગવાન તો બધા હાથમાં સરખા છે જુદા છે હાથી હોય માણસ હોય કે હાથી હોય કે માણસ હોય બધા સરખા ના અત્યારે અત્યારે બધાના હાથમાં છે અને હાથમાં સરખો છે અને તે જુદા જુદા સાચી વાત નહી કરી એટલું કહ્યું કે આત્મા સનાતન છે કે અનિત્ય ધર્મ દીકરી પણ એ પુનર્જન્મ ને આપડી રીતે નથી માનતા પણ એમના પછીનું જે સાહિત્ય લખાયું એમાં તો એ બુદ્ધ ના પણ આગળ અવતારો ની વાતો લખી આત્મ પ્રાપ્તિ થઈ એમ જ સમજવું બુદ્ધ ભગવાને ખુબ ટપ કરીને પછી પેલી બેને ખીર આપી ઉપવાસ છૂટ્યા અને બોધી ગયા નીચે બેઠા અને એમને એક એક ની પ્રાપ્તિ થઈ જેને એ કારણ કે બુદ્ધ ભગવાન અહી દહાડ્યા હોય અને આ બાજુ મારી બેહ્યા સમકાલીન લોકો અને એક બાજુ કોઈ માણસ ભયંકર પત્નુ હોય ચશ્મા આવ્યા નથી ચશ્મા ના આવે એટલે નજર તો પડે ને શું થાય બે ને સરુણા ને શું થાય શું થાય કરુણા તો થાય કરુણા દયા દયા ની કેટલું હું શું બુધ બધા એ સાહેબ તમે દુઃખ્યા છો એટલે કઈ દુઃખી નથી તમને આમ કેમ થઈ જાય છે ભગવાન હારી ભગવાન પેટમાં પાણી ના આવે કરુણા આવે કરુણા બે ને દયા હોય મારી નહીં દયા તમય ના ભાઈ દયા અને કરુણામાં શું દયા તમય ના ભાઈ દયા અને કરુણા કરુણા અહંકાર સિવાય દયા કરુણા અહંકાર સિવાય ની જે દયા એ બંધગુણ છે શું છે જેને જેમાં દયા હોય એ નિર્દય હોય જ એ ડિમોશન હું આ પણ જે આપ આ ライン ના માણસો છે પુષ્ટ પદવાળા એ એમ કે કે બુદ્ધે કયું કે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુખમ દુખમ સૃષ્ટિન છિન્દી અને પછી નિર્વાણ પદને પામ્યા બુદ્ધ કોઈ નિર્વાણ પામના છે ખરા એની ભાષાનું નિર્વાણ સારું સંસગ નિર્વાણ જુદી જુદી હા કેમ કોઈ ગોલોક ને કોઈ અક્ષર લોક ને કોઈ બુધ ને એક બે અવતાર થાય બે ચાર અવસાર બૌ ચાર અવસાર બુધ ને બુદ્ધા શું પણ એ પાસે વાળા બૌદ્ધ ધર્મ બુદ્ધ બુદ્ધિને ટોચ પર શું કરવું પડે કે લેયર્સ મન ના લેયર્સ લેયર્સ ઓફ બૌદ્ધ ભગવાન એ મન ના છે બુદ્ધિ ના છેલ્લું લેયર પૂરું કર્યું અનુભવ શું કહ્યું આ બીજા બધા આપડે મહાત્મા જે એ થઈ જાય ને સમાધિ થઈ ગઈ કે છે પણ જે સાક્ષાત્કાર જે થતો એમને જે સમાધિ થતી ને એ સમાધિ કેવી હતી આ તો બંધ જાય અને લોકો સમાન અર્ધેલા સમાધિ કહો ને નિરંતર જાગૃતિ સમાધિ માં જ છો જ્ઞાન મળ્યા પછી તમે નિરંતર સમાધિ માં જ છો આદિ વ્યાધિ સમાધિ સમાધિ જાગૃત સંપૂર્ણ જાગૃતિ સમાધિ કહી જણાવો સમાધિ આદિ વ્યાધિ ઉપાધિ મુક્ત એનું નામ સમાધિ પણ જ્ઞાની અને ભક્ત ના કદાચ મગજ ના કદાચ થોડો ખેરપડ ભાવ હોય દુનિયામાં રહેતા હશે રામકૃષ્ણ તો એ પ્રકારના હતા ભક્ત પ્રકાર રમણ મહર્ષિ જ્ઞાની હતા અને પરમ ભાન થાય કે કપડા નું ભાન નો તો એવું હશે કે ભક્ત સમાધિ જુદી અને જ્ઞાની સમાધિ જુદી આ બધું પણ અત્યારે જે અમે સમાધિ હતી એ સમાધિ સમાધિ ના કહેવાય એ તો નહીં મનમાં લેખ હોય ને એનું સીત એકાગ્ર થઈ જાય એટલે સીતો સંતોષ ધરાઈ જાય બહાર છે પ્રેમ થયેલો હોય ને થય પૈસા માં હોય દયા છે તો નિર્દયતા હોય અને દયા ના હોય તો ધર્મ શરૂઆત થતી અને લોક ની આટલા ઘણા બધા જન્મ ખરું લઈને ધર્મથી ધર્મ થી મહાવીર છે તે જ્ઞાની હતા આ તો નાટક બધું બેબી થઈ ત્યાં લોકો ત્યાગી નહી કે ત્યાગ ભગવાન અને એમનું થઈ ગયું તારું કલ્યાણ તારું થવાનું ભગવાન નથી પડ્યા ભગવાન ને પૈણા હાથે અને ત્યાગવા હાથે તને પણ છે જાગી થઇ ગયો એકલો મુવાય છે તો એ અડચ સંસાર માં કઈ છોડવાની જરૂર નથી એમને નઈ નથી એવું ના કહેવાય એ તો અગ્ર વિજ્ઞાન જે એટલે જ નથી આ છોડવાનું નહિ પે આવી ગયા એ લોકો નહિ પ્યા છે બધું છોડી બેઠા સાચી કે છોડી દેવું કબર કરી મારી હાલ ફગડ્યું છે કોઈ જગ્યાએ બેસી નથી ખરાબ કર્યો છે મે ખબર પછી ખાટલા વચ્ચે વચ્ચે જોયે અહીંયા આવો દે કોઈ અવતાર કેશ મળી જ નથી ઉધારી ખાધું અને આને કહી દેવું તારે એને ય આઈલોલ પકડેલ તો જ નજર દીધા ધમકાય ધરતે છે એટલે કે બેટનેટમાં ગઈ ન કે દે દેશે છે આઈને આ કે ફૂલ સુધી કરમી જાય ક્યાં નથી <pal segunda vez> બધી જ ને કઈ ભાડા કાઢેલા આવે ને થોડા કાઢ્યા બીજું છે મોસમ કલ્પિત હોય ને કલ્પના બહાર છે અક્રમ કહીએ લોકો પછી સમજુ નથી જ્ઞાન છે શું છે અને દર્દ બીજા સર થાય છે સ્વાભાવિક છે દર્દ થાય છે એ લાગે છે એવી વાત નહીં લાગતી કારણ કે ભગવાને શું કહ્યું છે મોક્ષાતા મળે તો પણ કલ્યાણ મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે જાતિ દુર્લભ છે કે જાતિ કેમ દુર્લભ છે દાતા દુર્લભ છે દુનિયા ના જોઈએ બુદ્ધિ ભાગતું નથી ને લોકો હજાર એવું ના પડશે ના બોલશે ને લખી દેવાનું જઈ રહ્યા આવું આટલી બધી બુદ્ધિ ધરાવે છે પર થઈ ગયા તમે શું થઈ ગયા તમે નિરીક્ષક થઈ ગયા નિર્વિકલ્પ થઈ ગયા નિર્વિચાર થઈ ગયા કારણ કે વિચાર આવે છે તે તમારે જોયા કરવાના છે વિચારો વિચારો એક નહી છે મન મન જે વિચારો કરે સારા કે ખોટા તો એક નહી છે અને તમે જ્ઞાતા છે મન વસ્તુ ગયું કેટલોક માર્ક આવે માણસ ના પહેણ્યો સારું પછી આવે કે દુનિયા આવે અને આખી જિંદગી એનાથી બંદે અને પછી સુધારી નવી આ ઇન્દ્ર ઇન્દ્રિય થી ડાયા ગયા ડાયા પછી પાણી કઉ ચાર <laughs> ગેટ અને આ ગોવા ગોવા તો તી હી હી કર્યા જ કરે બધા હિન્દુસ્તાન પાર કરના પાટીદારો બેન નામ લઈ ગયા આપણી પાસે જે કોઈ આવે એનો આપણને હા એ તો ભારે કર્મી હોય તો વિચાર તો લાવવું પડશે ભેગો ના થયો ત્યારબાદ મને ભેગો થાય ત્યારે તેના બે શું ભેગા થઈ ગયો શું છે ભગવાન જાણે મુક્તિ મુક્તિ શું કરશે કારણ કે આનંદ નો પાર નથી રહેતો અને થયા પાંચ દિવસ અંબાજી દર્શન કરતી અમને થયો અમે પૂછ્યું દાદા ભગવાન થઈ ગયા છે ગેરાકી ગયે ગોળે નહિ ને ગેરાકી ગયા કે મારે ઝાડુ ગણતા છે ત્યારે પાટીક લઈશું વ્યવસ્થિત ઝાડુ જાય પાટીક જોઈ લીધું એવું છે આપડે ભગવાન ની લિમિટ થાય એટલે બીજું કઈ કીધું ના બીજો અવળો લાગુ ના લિમિટ ભાઈ અમુક લાગડો લાગનાર આમ સાધા ને લાગતો ખાય છે અમે નાની પોતે એક જડા આવ્યો કેવા કરો છું અુક જ આજે આપડે જોડાવી રહ્યું કરું છું ના કર આ દુનિયામાં એવું બી ચાલતું મંગળદાસ બોલે ભાઈ મંગળદાસ આપડે પૂછીએ કોણ થઈ ગયા ગયા મંગળદાસ છે એ વાત તમે વકીલ એ કે મંગળદાસ એના એક હા માન મંગળદાસ છું પછી આવ્યા હતા જ્ઞાન માં તારીખ નવ ચાર સી મહાત્મા કનુભાઈ પટેલ ને ત્યાં બરોડા સવાર ચોપડી છે તમાકુન આવે છે બારે મહિના નથી છોકરા પણ મરવાની સીઝન નહી પોતાની કલ્ફીજ છે ને એટલે હા કેવું વૈજ્ઞાનિક વિજ્ઞાન છે એનો ત્યાં જ નહીં ક્યાં વૈજ્ઞાનિક છે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ નો કર્મ એટલે કેવા કર્મ આપણે? ભાવ કર્મ એટલે શું જે થાય છે આપણને જે રાત્રે હા તો ત્યાં ધર ત્યાં ધર્મ ધ્યાન એ બધું ભાવ કરવું સધ માર મારા થાય છે બધા બીજું બધું આપણે કરીએ ને ચા પણ એ પીએ ખાઈએ પીએ એ બધું બધું ન કરવું લગ્ન કરે પાણી છોકરા થાય બધું ન કરવું રાખદેશન ની ક્રિયા એ બધા ન કરવું डिस्चार्ज दादा तो डिस्चार्ज करो हां तो डिस्चार्ज हो गए ना भगवान એટલા માટે કહ્યો નવ કર એટલા માટે કહ્યો કે જો તું રાગ દેસ સઘર કરી તો તને છોડતે નહીં રાગ દેસ થઈ કરી તો તને છોડતે એવા કરને કહે છે દેખ હવે આવા પ્રકારના આવા પ્રકારના જે સૂર્ય થઈ ગયા સૂર્ય થઈ ગયા તો આ કર્મ આ બીજા બધા કર્મ છે હા એને મે નો કર્મ કહીએ છે કે સાહેબ નો કર્મ છે આ રૂકતો તું રાગદેશ સાથે કહીશ તો તને રાદેશ થાય તો પછી આપડે નથી અક્રમ આપડે સિલાઈ છે બધું નોકર માં રાગ્રેકર માન માં આ કભિક માર્ગ નહી શોધમાન માં આવેલો થાય એ બધા ભાવ કરવું રોજમાન માયા લો થાય એ બધા ભાવ છે અને બીજા